યણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદ સદવ બે હાજર અડતાલીસો વર્ગવાર તારે છ અગિયાર ઓગણીસો પંચ્યાસી ગય પ્રકારનું રાત્રિસો વર્તના વ્રતમ શરૂ સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુકરિંદ સાધુ તથા દેશ દેશના હરિભક્ત સભા બરાબર બેઠી હતી मन नो अभिप्राय ભગવાન વિના બીજા સર્વે ને તુચ્છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરો પ્રકૃતિ પ્રમાણે ના ચાલવા દે प्रकृति होते वर्तावे नही प्रकृति मरड़े जाए नही प्रकृति गर्क समझ हो गो आपत्त काल पड़े तो भगवान नो आश्रय ना મહારાજ બોલ્યા છે પ્રકૃતિ મરોડે ને મૂળાય ત્યારે જે પોતાનો જ અવગુણ લે પણ ભગવાન નો ને સાધુ નો જો અવગુણ ના લે એ સારો જે પૂછ્યું છે જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાન કોઈ દિવસ મરોડી ના હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે જે મારી પ્રકૃતિ ને મરોના મનમાં પોતાના મનના જે સંકલ્પ તેની સામે દ્રષ્ટિ રાખે જે મારા મનમાં ભગવાન વિના બીજા પંચ વિષય સંબંધી ભોગ છે તેમાં શાની વાસના વળવાન છે बलवानी क्या विषय बलवन घाट है ठीक नही रहे અને બળવાન પ્રકૃતિ હોય સાધુ કોઈ દિવસ નહીં મુંજાય વિમુખ થઈ જાય સુકમનિ પ્રશ્ન પૂછ્યો મહારાજ સુકમનિ એ પ્રશ્ન પૂછ્યો મહારાજ ને કે ભગવાન નો સાધુ નો આશ્રય હોય એનો અતિશય વિશ્વાસ ક્યારે આવે કે બરાબર મળતું નથી પછી શ્રીજી મહારાજ ને શુકમુનિ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન નો ભગવાન ના ભક્ત નો દ્રઢ આશ્રય હોય જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે દેહ ને સુખ દુઃખ માન અપમાન દેશ કાળ નું અભિપ્રાય છે ના આશ્રય તો છે પણ આમાં ગીતો એમ ડગમગી જાય ને દેશકાળ આવે ત્યારે બરાબર ન જોયે પછી તેવો આપતકાળ આવી પડે ને દેહ ને સુખ દુઃખ માન અપમાન દેશ કાળ નું વિષમ પણ ઇત્યાદિ જાય ને પૂરો કરવો છે માં વાંધો ક્યાં આવે ભગવાન બોલવામાં કોઈ ને વાંધો નથી ભગવાન નો આશ્રય કેવો છે અને બીજું ભગવાન ના ભક્ત થયા આશ્રય નથી કોઈ બરોબરિયા માં તમે એકબીજા ને કહો એટલે બરાબર માનો ને યો ડો હોય ના અભિમાન કરે કે અમે જૂનાન નવાન બરાબર પણ આશરો નો ભગવાન ના ભગત મહિમા રહેતો જ નથી પેલા રે એટલે આવડા સાધુ એને પગે લાગે છે કે નથી લાગતા સ્વામી કઈ બોલાવે છે ને હવે આપડે વિચાર કરો બરાબર મહિમા રહી છે ને આપડે ક્યાં તો મહિમા રે કારણ કે સહવાસ કરીને એ બધા એના અંગ બદલી જાય કરે પેલે તારે આવ્યા હતા તે મહિમા કેટલો હતો કામ અત્યારે ખાઈ લીધું હવે હાજ બધી ખાવું નહી એવી વાત કરે એવું નથી આ કાયમ રહેવું પડશે તમે હવે બિહાર ઓછો બોલી નાખો અને ક્યારેક એ મુ બરાબર મૂકી દે એ આપણને દેખાય અમે તમને કહીએ નઈ પણ એમાં નુકશાન મહિમા રેવો જોઈએ યાદ જ ન આવે આવડા રહી છે એના મનનો અભિપ્રાય તથા દેહ નો આધાર કેવો હોય તે કહો હવે જોઈ લો જેમાં બે વાતો જ આવે નિશ્ચિત છે ત્યારે શ્રીજી મહારાજ બોલે છે જે ભક્ત ને એક ભગવાન ને વિશે જ મોટા હોય ભગવાન થકી બીજું કઈ પદાર્થ ના જાણતો હોય ને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ના ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે ત્યારે જે મુંજાય નહી મુંજાય નહીં મુંજાઈ જાય આપડે સમજવાનું આ છેલ્લા પ્રકરણ ના વચનામ જરૂર આપણે માટે અમને આગળ ભેડા રહેવા શીખે જેમ ભગવાન તથા સાધુ કહે તેમજ સરળપણે વર્તે બરાબર ને જો આગળ હું આમાં મળું તો તમને મળી હોય બોલી ન શકે પ્રકૃતિ નો ગુણ હોય છે એટલી જાતી નથી અને ઉપરથી વ્યવહાર દ્રષ્ટિ એ આયા કરવી પડે એટલે આયા કરે પ્રકૃતિ છોડીને આયા કરતા નથી જાણે તો ખબર પડે નહી તો ખબર ન પડે અને વાદકો નીચે ફૂટેલો અને દૂધ તમારે પીવું છે એ કોક રેડે ને ત્યાં હેઠે વૈવગાય માલુબા રે એમ આવાઈટ જો છે કે હા પણ ફુટેલો છે કાળો છે હે ફુટેલો સિને પેલેલો ફુટેલો ફુટેલો એમ આયા નો ભરો સમજી ન નથી કે આપ કે છો ફુટેલો બન હે આપ કે છો એટલે હા એટલો ઇમ નો કે હોય હું ન સમજીક બોલ આમ નટલા ફાકા છે આ બધા છે હે બધા બંધ કરવા જોઈએ આંખ ને બંધ કરે કાન ને બંધ કરે જીભ ને બંધ કરે ચારે બાજુ ફાંકા બંધ થાય તકે નગર જ્ઞાન ટકે આવે ઘરું પણ નીકળી જાય ભગવાન એની ખાતરી એના લક્ષણો શું દેહ નો આચાર જો દર્દ કયો એનો બદલી ગયો હોય ત્યારે આપડો બદલો છે નથી બદલો એને આપડે જોવો જોઈએ બોલો બે પ્રકારે હોય પડે તો જે પ્રકૃતિ ને મરોડે ત્યારે જીવને મૂંઝવણ થાય પણ મૂંઝવણ માં પણ કઈક ફેર છે કે નહી શ્રીજી મહારાજ બોલા છે પ્રકૃતિ મરોડે ને મુંડા ભગવાન ઊંડા ઉતરતા નથી ને નથી આવતું આપડે એકબીજાનો પોતાનો હું તો બરાબર એમ કરીને વાત કરે ને કે મારી આ ભૂલ થઈ ના હોય કેટલાક ઉપલબ્ધ ભાવ માં હોય તારો ત્યાં જોવા જ શીખે કામ માં કઈક વસ્તુ ભરવી હોય પેલું જોવેલું છે એની શુદ્ધિ ને જોવે કે ન જોવે એમ આપણા માં જો જ્ઞાન ટકાવવું હોય ભગવાન ને રાજી કરવા તો આ પાત્ર ને તપાસવું આ ફૂટેલું છે ખાજું જે પોતાનો અવગુણ ના લે અને પોતાનો આપણને શીખવે છે અને એવો જે હોય એનો આશ્રયનો પણ થા નઈ આશ્રયનો પણ થા નઈ એટલે નપેલી યરિયેની એમન કોઈ ગમે એવો આહારો દેખાતો હોય પણ આ પ્રમાણે નો હોય તો નો થા નઈ શું હોય હા એને ભગવાને તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય નો હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે કે મારી પ્રકૃતિને મરોડ છે ત્યારે મારું ઠીક નહી રહે જો આ પ્રશ્ન કે નહી ઉપડાયો બોલો બોલો કઈ મુખડોમાં કઈ ઊભો છે ને સંકલ્પ તેની સામે દ્રષ્ટિ રાખે મારા મનમાં ભગવાન ને બળવાન પણ સંકલ્પ થાય છે એમ વિચારે તો જેવો પોતે હોય તેમ માલુમ પડે પણ બીજી રીતે ના પડે એ વિચારે, વિચારે, એમ મારે બળવાન છે, ઠીક નહી પોતાનો નિશ્ચય થાય ને સંકલ્પ હોય એમાં ક્યારેક જયારે રોકશે ત્યારે એમ થાય કે પેલા મહારાજ ની પ્રકૃતિ ને મુક્તા સ્વામી મળી છે કે નથી મળી ક્યાંય દેખાય હતો ને એ ગમે પણ મળી છે નક્કી નથી કર્યું અને છતાં મહારાજે પોતાની પ્રકૃતિ ને મળડી કે થાંભલા પાથ લઈને રહેવું પડશે આગળ કરતા લઈ ને બધા ઘોઘરા બાંધી ને પાછા નાચ કરતા જો દાસ થઈ બે વડા હતા સ્વામી હતા दास थे विचार करसंग आवा तारे अपने दास थी एम जाइए स्वामी थी एम छ स्वामी थे हो दोल આ જેને કલ્યાણ નું છે એમ વિચારે આ પદાર્થ નો મારે બળવાન ઘાટ છે તેમાં હું પ્રવર્તો છું તેમાંથી પેલા પોતાને પોતે ઓળખી જાય સમય આવે તો મારું ઠીક નહિ રહે તમારે હું રડતું તું જો મને કઈ દુખ નથી અગ્નિ માં નાખે તો એનું દુખ મોટામાં મોટું ગુંજયા તોલનમ એટલે ચણોઠી ની મને જોખે મારી કિંમત ચણોથી પાસે કરાવે હવે આપણું મા આપડે જોવું તો જોઈએ ને સોના ને એટલો તો વિચાર આવ્યો અહિયાં નો કરશો આ જોવા જેવું છે સાધુ ભેલા હોય કોઈ ટોકે સાધુ નો મહિમા ઘટે કે આપણો મહિમા ઘટે આમાં બતાવે છે એ બધી આખી લાઈન એ બતાવે છે પોતાનો નિશ્ચય થાય અને બળવાન પ્રકૃતિ હોય ને તદબી જો એની પ્રકૃતિ ને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મરોડે નહી પાર પડી જાય ને જો મરોડે હતા વાત કરે આ સંસાર માં જુઓ આજ પારાયણો ઓછી થાય છે જગત માં ઘેરે ઘેરી ક્યારેક થતી હોય અને સાંભળવા જનારા એ કઈ ઓછા નહી ભગત થઈ જાય ને આટલું બધું સાંભળે એ કોને આ વિચાર કર્યો હોય મેં આટલું સાંભળ્યું કે હવે હું કેટલો બદલ્યો એવો ને એવો છું વધારો થયો વધારો થાય દોષ આ ગુણ નો એવો ને વાતલ કે આપણે બુઢા ધાતલ ખાંડવાજ કરીને ઉપાડે છે અને પછી કોક કે છે કે ના હું બરાબર છું તો બરાબર હોય તો એના લક્ષણ ક્યાં તો કે આ બે વાયે તો એમ જાણવું કે એને ફેરવું નહીં તો ફેરવું નથી અને પાપ લાગી ગયો છે સાધુતાની વાત આવી જાય પણ પાપ શું લાગ્યું એમાં બધા ય પા કરવું વાતું કરા કરી નહી પણ એમાં નિંદા તો એક જીભ નો વિષય એમાં પાપ સુ લગ જીવડા મરે તો બીજી રીતે લાગતું હોય કરતા આપણે સાધુ થઈ ગયા એટલે આપડા ગુણ ગાય છે સાધુ ની નિંદા ન કરવી એમ કે છતાં પાછો વિચાર કર્યો બોલી નાખું ભાઈ પછી નો વાંધો પડે તો વાંધો નઈ એ રાખું દે શું બધી એ એ કોચવાય સાંભળી નિંદાર બાનારિયા બગળ કોચવાય હા ડોંગન પાડે છે બી હજી તમે વિચાર ન કર્યો કોચવાય ગોણ કોચવાય ગોણ સતાય કે જે છે એ નિંદાર થાય કે જે છે કનનો ભાંગનો સાબનોનો એટલે એને થાય એટલે એ સાધુ હોય કોચવાય સાધુ કોચવા તો હશે એમ નઈ તો હું તો કેશ જે આવડશે તો રાખવું તો જ હોય કેમ ભાઈ શું રાજી થયો એટલે કોચવાનો કોચવાનો કોચવાયારે યો ને એ સાધુ કેવી રીતે આયા કરશો બોલો આ તો આપણે વિચાર કરવાનો જાણે એ માર્ગ લીધો એટલે જેમાં રસ જગાડવો ત્યાં પડતો દેવાનો એક પાપ એનાથી મોક્ષ માર માંથી પડી જવાય બીજા પાપ કરતા પડી જવાય પણ વાર લાગે અને આને તો સરકારે લાફો મારી દો એટલે પછી અરસ પર કોક ને પાપ લાગતો હશે આપણને નહીં લાગતું હોય કોક ને લાગે આપણને એને બીજું દેખાય નઈ એટલે એ બોલે એ બરાબર છે આ પ્રોફેસર બેઠા તમે તો બોલો કઈ આપણે સાધુ થયા પણ જેટલા આત્મસન્મુખ વૃત્તિ થશે ત્યારે આ ભાવ આવે નહી તો વાંચી જવાનું વાંચી જાવ એટલી એ શાબાશી આવા સાધુ હોય એ જરાક કોચવાય એટલે ઓલાનું તો ટળી ગયું રાત ના હાંડલા ફૂટી ગયા રાકના હાંડલા ફૂટી ગયા એ હાંડ્યું છે શું કેવાય અક્ષર સામે રાખના હાંડલા ફૂટી ગયા સ્વામી કથા વાર્તા કરે એક બાજુ બે નિની તેની નિંદા કરતા હશે વાત એટલે વસ્તુ ઓળખ્યા વિના વસ્તુ ની નિંદા કરે વસ્તુને તો ઓળખવી જોઈ હે સાધુ ના દ્રોહ કરતા ભગવાન રહ્યા છે માટે સાધુ નો દ્રોહ કરે ત્યારે ભગવાન નો દ્રોહ થાય છે સાધુ નો દ્રોહ કરે ત્યારે તેના હૃદય રહ્યા છે ભગવાન તે દુખાય છે ભગવાન ના દ્રોહ નું ભગવાન રહ્યા હોય એટલે સાધુ નથી કોચવાતા પણ ભગવાન કોચવાય એની નિંદા કરે એટલે એનું પાપ ભગવાન કોચવાનું પાપ લખી ગયા પ્રમાણે તમે બોલશો પણ એમાં ભાવ શું આવ્યો દેખાણો કઈ તો ત્યાં જવું જ્યાં મો તો ભગવાન આપડે ઉભે કો છવાય એટલે આપણને દેખી ને રાજી થાય ને રાજી થાય ને ભગવાન પૂછવાનું સ્થાન સાધુ એટલે કઈ કપડા સાધુ ની વાત નથી જે ભગવાન ધારી રહ્યો હોય એ બધા ભગવાન ના સાધુ જ કેવાય એ કોચવાનો ને એટલે ભગવાન પહોચવાના બેહારી શંકા ભગવાન કે મારો હાથ દ્રોહ કરે તો હાથ ને કાપી નાખું મારા હાથ ને એની ઉપર આપણે દ્રષ્ટાંતિ લો અભયસિંહ બાપુ હતા ને આજ ના ચારેક વાગ્યે સાધુઓ બધા નજીય વાળી નાવા જાય એટલે એના કામદાર ને ગજા મંદિર માં જઈ સાધુ નાય નાનકડા નહી હોય એટલે એ બેઠેલા મંદિર માં બીજા બધા નાવા ગયેલા ઓલે સ્વામી બાપુ એ તો બધા સાધુ નાવાઈ ગયા કોઈ નતું એક નાનકડો સાધુ બિચારો બેઠો તો બીજું કોઈ નથી નાનકડો એમ કરીને બાપુ ને આવતા જોયા તેવો શરમાય તો બાપુ આવ્યા તે દીધો એ બઉ જા હતી એટલે બિચારો જેમ તેમ બેઠો હશે ને માલા લઈ બાપુ બાપુ જાણી ગયા અમારા થી દબાઈ ગયા છે બાપુ ધીરે સ્વામી વાંચતા આવડે ખરું તમને તો વાંચતા તો આવડે શિક્ષા પત્રી છે તો ક વાચો પરસેવો વળી જાય એવો લાભ તો આવી ગયો સ્વામી ના કર્યા વખાણ એટલે સ્વામી નામ શાંતિ રહ્યો કામદાર ના કે નાના સાધુ તું કેતો ને આપડે બજારે બેઠા હોત તો આવું ગુણ લેતો એટલે કેવો હોય તો આમાંથી ઘણી મળે અને અવગુણ લેવો હોય તો ઘણું મળે જેને જે લેવું સાધુ ગુ વ્યાખ્યા માં ગુણ ગ્રાહી એટલે શું ભગત રાખ થઈ ગયા બોલો એટલે ગુણ આવે ને ગુણ લેતા શીખો છો ને મધમાખી નું કામ શું મધમાખી વિષ્ટા ઉપર પણ બે સારું એટલું મારું નબળા ને અડે નઈ તો મધપુરો ગંડા વખતે જો વિષ્ટા રસ માલી બાજરા સી એની ગંદકી ન લેવી જાય ને એમાં કઈ ગુણ હોય એને લેતા શીખવો તો ગુણ ગ્રહિત છોડીને ક્યાં જાવ તમે આ આ તમને ન લેતા શીખવું જાય પણ લેતા નથી આવડતું ભેલો નહી બરાબર એને સુધારો ને હારો કરો ને એ હારો થાય ને તમે હારું જો એમાંથી એવો પ્રયત્ન કરતા હશે ને બધા આપણે પ્રકૃતિ પ્રમાણે પસંદ કરી લઈએ પસંદ કરેલો વિચાર કરજો આ તો આપડે શીખવાની ખતર છે વિચાર કરજો તમે કેશો કે મારે અન્યાય નથી બન હું કે અન્યાય મારા નથી બનતા વિચાર તો કરવો એટલો હારા સાઠું હોય પણ એને માન્યો હોય એની ભેગા જ હાલે બીજા ન હાલે ભાઈ નકું હાંભળાઓ આ તો સાધુ થવું હોય ભગવાન પાસે જવું હોય તો આ લક્ષણો બધા મોટા સાધુ હતા એટલે ગામો ને હવે ઈવડ અસુ એને ત્યાં જવું નથી એમ કેતા મુતા ત્યાં અમે નહી જાય એ અસુર છે ત્યાં નહીં જાય આપડે જો હારા સાધુ તારે ધર્મ છે તમે અસાધુ ને સાધુ બનાવો એ તમારું કામ છે છતાં યાદ નથી આવતું બોલશો ને ઓકે ભગવાન નો દ્રોહ કર્યો ને તેનું પણ ભક્ત ની પેટે ભગવાન ને કલ્યાણ કર્યું ભગવાન કાઢી વિચાર કરો અને પછી તમારો બગીચો કોળો થાય થાય ને છૈયા ને છોકરા સગા સંબંધી આવે જ નહીં સગા સંબંધી કુસંગી હોય તું કુસંગી મારે ઘેરે નો આવીશ કોઈ નહીં ખબર છે તો આ કુસંગી માં કુસંગી પણ એને અડવા નો આપણું કામ છે આ તો સાધુ ધર્મ એ આવો હવે સાધુ નો ધર્મ છે એવી રીતે એના વિશે ભગવાન ની દયા નું અધિક પણ જાણવું અને વળી એમ જાણવું છે આશ્રુ પણ ભગવાન કલ્યાણ કર્યું તો જે ભક્તા ભક્તિ કરીને એનો આશરો લેશે કીધું એ ભક્ત ના લાભ ની વાત આવી એમ જોવું જોઈએ હું કઈ વેર કરતો નથી ભગવાન મારું તો કલ્યાણ કરશે એટલે એનું પરિણામ શું આવ્યું જે કોઈ ભજન કરે છે નિયમ પાળે છે એમાં ઉમેરો થતો જાય જો આવો મહિમા જાણ્યો હોય તો અને નહીં તો ઘટાડો થતો જાય ભગવાન ભગવાન મનુષ્ય ને ભગવાન જોયા અભિપ્રાય કે શું એટલે ઋષિ મુનિઓ હજી યાદ નથી આવ્યો દરેક નું હિત કરે ત્યારે શાસ્ત્ર કહેવાય કઈ ચોપડી લખાઈ ગઈ એટલે શાસ્ત્ર નથી કેવું પણ ઈ આ સમાજ ખબર નથી એટલે બધા શાસ્ત્ર કહે ગીતા છે શાસ્ત્ર છે એ ઘરનું નાખતા જ હોય મલિબા મનોરંજન કઈ બોલવું ને કઈક કેવું કથન કરવું પછી એનો સમજ રામાયણ વંચાય ભાગવત વંચાય ગીતા વંચાય હું રામાયણ ભાગવત ગીતા કલ્યાણ ના બાબતમાં એ દરવાજાથી આખા રહીશ બધાય આ ભાવ જેથી પેદા થાય ત્યારે કલ્યાણ ના દરવાજામાં જવાય પણ એ ભાવ આમાં ક્યાંથી આવે માટે ભગવાન વેરભાવ રાખી ભગવાન નો દ્રોહ કરે ને અણગમતું કરે તેને તો દૈત્ય જ જાણવા અને એ પક્ષ તો દૈત્ય નો છે અને જેમ ભગવાન નું હોય ભક્તિ કરવી ને ભગવાન ના ભક્ત ને રાજી કરવા છે જ્યાં ભગવાન ના ભગત ની ઉપર વ્યાખ્યા આવી પેલી ભગવાન માં બધા પછી ભગવાન ના ભક્ત ની આવી કારણ કે એનો મહિમા ઘટવો ન જોઈએ ભેવા રહી અને મહિમા હોય નેહારો એની સુગંધ આ લગભગ જેવું પ્રાણી માત્ર ગીંગા થઈ ને બેઠા ગોળીઓ નાકમાં ભરી છે તેની સેવા કરીયે તો ભગવાન ની સેવા થાય તે સાધુ ના લક્ષણ શા છે તે કહો સાધુ લુગરા ઉપર દાદા મફાય આજે જે માપ છે આથી વિરુદ્ધ ન બોલે કે બરાબર છે એમ આ પાડે નિશ્ચય આ પાડે પાછ પણ આ ગોખાય ગયું કે આ સાધુ કેવાય ગયું કઈ ગયું ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારી ને કૃપા કરીને બોલ્યા છે ભગવાન અને મોટા કેવાતા હોય ઉતરે સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે તરત ફેરવી દિવ્ય સાકર આ સાકાર નહીં હાથ પગ દેખાય છે મીડા એને ઈંડા કાન એને થાન સામાન્ય નિયમ છે બીજી રીતે બચ્ચા નો જન્મે કાન એને થાન કાન છે એને સ્તન હોય એને ધાવવાનું હોય તો એની ઓર્જક છે એ પણ સાકાર છે પણ સાકાર છે ત્યાં હાથ પગ ત્યારે આવડા અત્યારના વિધવાનો હાથ પગ તો કેવાય કરતા નથી કે ઈશ્વર માં કલ્પના તમે આઈ ની ગોઠવો છો ભાઈ કઈ ઈશ્વર કોઈ કઈક અદભુત વસ્તુ છે અદભુત ક્યારે કહેવાય આપણી કલ્પના જાણું બરાબર એવું માતા હોતર પંચાવન જાણું બરાબર થઈ ગયું આજે બધા સદગુરુ આ ભાષા હોય અને કલ્યાણ ના ખપ વાળા દોડી જાય અને એના શબ્દ ને પકડી ને હૃદયમાં ભારે છે આપડે સમજવા જેવું જો તમે નકરા દિવ્ય સાકાર એમને બોલ્યા કરો છો એટલે દિવ્ય સાકાર થઈ જતા હશે એને સમજવાનું હોય પાછું ત્યારે ઈતો મને પૂછવા આવતો નથી ભગવાન સાગાર છે એને ઉપરથી ગોખાવો એ બરાબર એની બુદ્ધિ પહોંચે નઈ એટલે એ વિચારે પણ આપણે સાધુ થી આ ભગવાન ને માર્ગે ચલાવીને કયા બંધ પહેરવું જ એમને અને હજા ફાળ જો હાજુ હોય અને ફરી નાખે બસ ફરી હાજુ કરવું એમ નઈ હોય ફરે પુરાણ, વેદ, કેમ કદાચ છે અને કેમ કહ્યું એનો અર્થ શું એનો અર્થ આપણને હીટ કરતા આવડતો નથી એટલે કેવાની રીતિ ના પ્રકાર માં ભેદ છે એક માણસ અત્યારે અહી આવ્યો ઓહો આવો આવો તમે આવી ગયા બે ભાગ માં જેમ એમ હાજા ફાળ તરીકે આમાં કેનારા દ્વિભૂત દિવ્ય સદા સાકાર પણ કેવી રીતે એનો પ્રયત્ન તો કઈ કરવો જોઈએ મગજ ખોલી ને કઢી બોલી લે એમાં વાંધો ન આવેલું કઈ બોલો પહોંચે sam bhagavata janani mari de sam bhagavata janani de evari